અમદાવાદ આપને એટલું પૂછવાનું છે કે આપની જાત ને દાદા ભગવાન કેમ કેવડાવો છો હું નથી કેવડાવતો લોકો જગત કે છે લોકો જગત આપડે લખાવો છો કેમ દાદા ભગવાન તમે જે દેખો છો એવું નથી પોતે જ ના કરવું જોઈએ પોતે નથી એ આને નથી કેતા જે તમને તમારી દર દાદા ભગવાન દેખાય છે ને એને નથી કે આપણા ફોટા ને પણ દાદા ભગવાન તરીકે માને છે એ સાથી કેમ ભાઈ રજની સિંહ પોતાની ભગવાન કેમ આવે છે અનંત ભગવાન દુનિયા ને બનાવનાર આ પ્રાણી બાળ ને સર્જનાર દુનિયા ને બનાવનાર પ્રાણ પોષણ કરનાર થયા ઓનલી સાયન્ટિફિકલ એવિડન્સ દુનિયામાં ન હોય જો કરતા કરતા દુનિયા માં એવો ન હોય અને જો એ પરમેશ્વર ના હોય તો પછી આ દુનિયા ચાલે જ નહીં એક આસમા છે તો આ દુનિયા જે બનાવનાર હોય તેને બનાવનાર હોવો જોઈએ હા નઈ કોઈ નથી એને બનાવનાર એવું બને દુનિયા બનાવનાર છે આપડે એની એની કૃતિ નથી એની છબી નથી એનો સાયન્ટિસ્ટ ને કેવું પડે છે કે દોડ અમદમાં જો ભગવાન ના હોય તો આ ઝાડપાન માં શક્તિ જીવન શક્તિ મૂકે છે કોણ આ બોલાવે છે કોણ નારિયેલ માં પાણી કોણ ભરે છે નારિયર માં પાણી કોણ ભરે છે હા તે જ ક્યાં નથી વાર્ત જાણવું હોય તો એવું નથી આ જગત તમે જે જાણો છો ને એક અક્ષરે જગત એ આખું જાણ એ અક્ષર હાથ નથી કીધું છે ખરીખર હકીકત માં હોય તો હકીકત નહીં તો પછી આ ભ્રાંતિ રૂપે તો છે જ ભગવાન કરતા એ છે આ બધું બનાવે છે ચાલ્યા કરે છે ભ્રાંતિ રૂપે એ ભ્રાંતિ જ્ઞાન કહેવાય બાકી રિયલ જ્ઞાન થી એવું નથી તો મારું કેવું એવું છે બીજું કશું ને મારો વિરોધ છે બીજું કશું ને બધું છે બધા તમે તમારા જોખમદાર છે તમારા ઉપરી કોઈ છે નહીં ભગવાન નામનો કોઈ ઉપર થયા નહીં તમારે તમારા જોખમદાર તમે પોતે જ છો તમારે આત્મા છું મારો આત્મા હું જગત નિયંત્રા ને બીજા કોઈને માનતો જ નથી એવું છે આફ્રિકા મધુરા લોકો નહીં માનતા નિયંત્રણ નિયંત્રણ આગું જગત માને છે એ નિયંત્રણ નથી એ ભગવાન નિયંત્રણ હોય તો પછી કોણ નથી આવ્યું પેલા થી સાયન્સ જગત ભગવાન અમાર સાયન્સ માં જ રહ્યા છે ભગવાન સાયન્સ ને જોયા કરે છે એ જોયા કરે ભગવાન નથી ભગવાન છે હું ભગવાન દરેક ચીજ માં એવું હોય નહીં દરેક ચીજ માં ફક્ત છે એવું ના ભાઈ આવું ગપ્પે ગપ્પા મારે ના કહે એટલે જેમાં છે તેમાં છે અને નથી તેમાં નથી ભગવાન નું સરનામું આપું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ આપણું આ ભગવાન નું સાચું સરનામું છે નહીત માં છે જળમાં કોઈ છે એ કોના કરવાથી આલે કરવાથી નહી આપતો નથી થતો હું સમજો હું તમ આપણો જન્મ થાય છે પ્રાણી જન્મે છે મનુષ્ય સાયન્સ આવ્યું છે પણ જે પ્રાણી ને જન્મ બચ્ચા થાય છે પ્રાણી જન્મે છે પ્રાણી ઉછલે છે ઝાડ ઉછરે છે થો ઉછલે છે એનો એનો કરતા કોણ છે ચાલે છે નિયંત્ર શક્તિ છે ભગવાન નથી શક્તિ છે શક્તિ શક્તિ ને લોકો ભગવાન કે શક્તિ આવી ક્યાંથી એ શક્તિ કોઈ મોકલી નથી એ કુદરતી નેચરલ છે કુદરત કોને બનાય કુદરત એટલે વસ્તુ ભેગી થઈ નવી કુદરત થઈ જાય બે વસ્તુ આવી બે વસ્તુ બે વસ્તુ આવી નથી પેલે થી છે અનાધિ છે આ બે એક વસ્તુ નથી સો વસ્તુઓ છે એ અનાધિક છે રમક આકા તમારો કોઈ કરીએ ને એનો અર્થ નહીં આ સમજવું પડે જ્ઞાની કુષ પૂછીએ હકીકત કેવી રીતે ચાલે છે કોણ કરાવનાર છે આ તો તમે ગરીબ તમે ચલાવો છો અને ના ચાલે ભગવાન એ સાયન્ટિફિક સરખો આ સાયન્સ છે વિજ્ઞાન છે ભગવાને કતુ જ કર્યું નથી ભગવાન કર્યું નથી સારી નિમિત્ત છે ભગવાન નિમિત્ત એટલે હાજરી એમની હાથે નાના સમજાય એવું એ તો જ્ઞાન થી સમજાય એ વસ્તુ જ્ઞાને આપી આપવું જોઈએ ને જ્ઞાન તો એ પ્રમાણે જ્ઞાન સમજાવવું જોઈએ ને એ જ્ઞાન સમજાય પણ આપી જોઈએ ને એક જ્ઞાન જ્ઞાન સમજાય તો આપડે જ્ઞાન સમજાવવું જોઈએ ને મે નથી સમજતા ત્યારે તો આપ નહી આ બધા પૂછેલું કહીએ તારે પૂછે અને તમે થી ઉભરી ઉઠ્યા છો તમે કહીએરાશો નહીં શાંતિ થાવ શાંતિ થાવ વાત અબજવા જેવી છે આ જગત બનાવનાર કોઈ એવો છે જ નહીં કોઈ બાપુ બનાવનાર નથી આ જગત નથી બનાવે નઈ તો એને કર્મ બંધાય ભગવાન કઈ કાઠી માં આવ્યા નથી ભગવાન તો છે મનુષ્ય ની ત્રુટી બોલે મનુષ્ય જે ચીન બનાવે છે બોલે છે હા હું બોલું છું ને તે રેકર્ડ બોલે છે ભગવાન હા રેકર બોલે છે આત્મા બોલે છે આખમા બોલતો છે આત્મા બોલતો આત્મા બોલે તો બેસ થઈ જાય અંદર નો આત્મા છે આત્મા બોલતો બનાવ્યો બોલે છે એ કે છે કે અંદર જે બોલે છે એ કોણ આત્મા નો એના પરથી આ ઉતરે એના પરથી બીજી ઉતરે એના પરથી ઉતરે એ બધી રેકોર્ડ ઉતરે કરે પેલી રેકોર્ડ ઉત્પન્ન થાય છે પછી ઉતરે બીજી ઉતરે બધી મશીનરી છે મશીનરી બંધ થઈ જાય મશીનરી છે આમ થાય અને તમારી જાત ને ઓળખાયા વગર મશીનરી કુદાકુદ કરીએ તો મશીનરી ફ્રેકચર થઈ જાય બંધ થઈ જાય છે જા ને ઓળખે છે શું નામ તમારું શાંતિલાલ શાંતિલાલ ખરેખર મારો લોકો શાંતિલા પોતે શાંતિલાલ નથી હા પણ તમે ખરેખર કોણ છો તારે સમજાતું લેતા બરોબર છે તો ખરેખર તમે કોણ છે મને કોણ બરોબર હું તો જાણતો નથી નામ શું કે શાંતિલાલ पगे भान्तित्व अस्तित्व धी मत वस्तुत्व भानू थ મારા હાથ મારા છે આ પગ મારા છે માથું મારું છે કઉ છું મારું છે પણ જ્યાં સુધી સમજાય નઈ કુતે જ કોણ છું એ જ ન સમજાતા સમજાય તો પ્રાંતિ ભાષા ને તો એ બે ભાષા જાણતો એટલે તમારે કઈ ભાષામાં શીખ્યા તો આ બધી વાતો બરોબર કઈ ચિંતા બિનતા ઘટી કઈ ચિંતા ઉપાધિ કી ઘટી છે તમે ત્યાં હારું બધી વાતો કરો છો તો બધા તમારો સોદા ખાવ કે તમામ માણસ પાસે નફો મેળવીએ આપડે શું કર્યું તમામ માણસ પાસે નફો મેળવીએ તો એથી હું આપણને પૂછવા માંગુ છું તમે તો આજે કૃષ્ણ ભગવાન આવ્યો હોય ને તેમને કે છે તમે શા આધાર ભગવાન થાય એટલે કૃષ્ણ ભગવાન તમને આવી દે છે બધું નઈ આવી તમને તમને સાથી પણ શંકા આવી ઉત્પન્ન થાય કોઈ થતી નથી ને આવી કેમ તમને ઉત્પન્ન થાય માટે કઈ મગજ માં કઈક થયેલું કઈ રોગ છે પણ ભગવાન તો તમને મને શોખ નથી ભગવાન નો તો અને તમને તમને શોખ હોય તમને તો કોઈ કે નહીં તમે કેવડાવો ને કયું ના કેવડાવવાય કોઈ ગોડો કેવડાવે કે કોણ સાચો કેવડાવે બીજો કોઈ બોલે જ નહીં આમાં આ ચાલે જ નહી તમને આવી ના હોય આવ્યો વેપારી થયા જ નહિ તમ કોઈ વેપારી તો કેવો હોય વિનય વાળો હોય કેવું હોય વેપારી છું ના વિનય વાળો છું વેપારી ન તમારી જાત પર ના આવી પર આવી પર તમે કોણ છો એની શંકા નથી ભગવાન ના ના પર આવી ભગવાન નામ પર આવી પણ તમારી જાત પર હિન્દુસ્તાન માં લગભગ લાખેક માણસ એમના જેવા મગન ની બીમારી થઈ ગયેલી હોય છે ઉડતું હોય તે ખોટ ખોય ખાયમદે પાડી કોઈ ખોટવા ખાવ છો બા હું તમને ભગવાન કઉ છું એમ કઉ શું કઉ તમને ભગવાન કહે એટલે પોતાનું કોઈ નાખે કેવું આ વેપારી હંમેશા બીજા ને માલ લેવા વિનય રાખે ના રાખે તમને અક્કલ લઈને તમે અક્કલ નથી માલ વેચા બેઠો એવું કે વેપારી નફો મળે આપણને એમાં મગજ ની બીમારી વાળા લાખે પાણસ હિન્દુસ્તાન માંગજ બધું હિત ના કરે હોમાનું અહિત થવાના હિત ના થવા દે સમજ ભાઈ ને ખોટો જાય ન જાય એવું કઈ કરો એવા સોદા ખોટા હોય ને એ સોદા કાઢવા પુરુષો બેઠેલા છોટા હોય એટલે કાકા વિનય વિનય ને વિવેક જોઈએ બે તો તમે માણસ કહેવા નહી માણસ જ ના કેવાય દરેક ચીજમાં વિવેક નથી વિવેક નથી એ તો વિવેક અને દરેક ચીજ સિવાય કામ થતું જ નથી અને પ્રાપ્તિ કરલો શું કામ કરો કોઈ મોટો માણસ પોતાની મોટો કેવા નથી અમે હું તો અંબાલાલ મૂર્તિ ભાઈ ઓળખો આવે હા હા એ જીએ છો જોયા તમે ભગવાન દાદા ભગવાન ના મેં જો દાદા ભગવાન નથી દેખાતું નહી આ બધા દેખાય સારો કરે કેવો વેપાર કરેલા હોય તો ખોટ લાવે જોગ કરી આવ્યો હોય તો દસરા પક્ષ કે આવું હું તો અંબાલા મૂળજી બી મારે ભગવાન પણ મારા ક્યાં દેખ્યું તમે ઊંચા બેઠો છો ત્યાંથી તારે કઈ દેખાયું કઈ દેખ્યું તારે કઈ ભગવાન નો ડોલ દેખાયો જરાય નઈ ત્યાર પછી તમને સાથી એમ લાગ્યું કે ભગવાન માટે તમારે પૂછવું તું કે મને દેખાતું કેમ નથી ભગવાન તો છે જ ભાઈ પણ તમને દેખાતા નથી અને આ તો ભાદરના પટેલ છે પટેલ અંબાલાલ મુરજીભાઈ પટેલ ભગવાન ના જે માણસો ભગવાન કેવડાવે છે એના નાઈની સાથે ઝઘડો નહિ આ બાજુ નો રોગ થયા બધા ભેગા થાય કોઈ ગોત ભગવાન હોય તે સાચો ભગવાન આકડે રોકડો ભગવાન હોય ને તે સાચો તમે માગો એ આપે શું માગવું તમારે કોઈ મને જ્ઞાન આપીને મુક્તિ આપો મુક્તિ આ સંસાર થી મુક્તિ થી આ માયા થી મુક્ત કરો એમ મુક્તિ થશે ને મારી આમાં પાચરું થવું પડે આ બીમારી ને ઘણી વાર દાબી દેવાની બીમારી આમ ઉભી થાય ને એમને બે તાર શી મુક્તિ થાય માર ખવડાય ખવડાય કર્યા કરે માયા ભગવાન આપણને માયા જ મુક્ત કરે ભગવાન